મારી આજ્ઞા તમારી જવાબદારી નથી કારણ કે તમારી આજ્ઞા એ છે કે વસંત શું કરે છે વસંત ની બુદ્ધિ શું કરે છે જુઓ વસંત નું મન શું કરે છે વસંત શું કરે છે જુઓ તમને ખબર પડે કે વસંત બેન ચિત્ર દેશ માં ભટકવા ગયું છે મારું મન ભટકવા ગયું છે મન નો સ્વભાવ ભટકવાનો નથી તમારી ઓફિસ માં જાય ટેબલ ખુરચી બધું જોયા બધું જોઈ ને પછી અમે તપાસ કરી દેલી પછી અમે વશ કરેલું વસ્તુ થાય કે આગે ના પડતો વસ કરવું પડે અને મન વશ કર્યું કે જગત વશ કર્યું અને ભગવાન વશ થઈ જાય શું કર્યું जगत व्रत भगवानीजा बंद कई रीते करवी ते तो कहो वर्तमान कर्मो करन मड्या करे तो बंद कई रीत न कर બધું જોયા કરવાનું તમને જોયા જ કોઈ કારણું કારણ નહી થાય પછી બીજ નહી નાખે જેટલા તમે જોયા એનું બીજ નહી પડે અને જોયા વગર જીજ પડે ફરી ઉગસે પાછું બધા डिप्रेशन आनने असर डिप्रेशन आर्द हाँ तो डिप्रेशन असर कोने पोचे मन ने पोचे चित्तने पोचे हाँ के अहंकार ने मानसिक दर्द डिप्रेशन डिप्रेशन साइको हाँ तो ये असर पहुंचे ને કર્યો પાસે ખબર સાંભળે પાછા થાબા સાબા પેલા આ દિવસ સાંભળ્યું હવે બીજું કહીએ ને દાદા કે ડખોડખલ કરવી નહીં અને જોયા કરવું બધું હવે ઘરમાં ચાર વરસ નું બાળક હોય અને કઈ ખોટું કરતું હોય બાળકમાં આપણે જાણીએ અક્કલ નથી બુદ્ધિ ઓછી આપણે અત્યાર સુધી અત્યારે તો હું વાત કરું છું કે કરવું ના જોઈએ દાદા આપણે દેખતા ખરાબ ચીજો કરતું હોય બાળક આપણે આપણું પોતાનું સમજણ ઓછી છે એટલે લાવર કરીએ કે વળીએ કરીએ એવું થઈ જાય આપણા થી એવું કરવું પડે આપણું બાળક છે કરીને તો એ શું બરાબર કેવાય કે શું કરું ત્યાં હા પણ જે કરે આપણે જોયા કરવાનું આ બાળકો છે એ કઈ લોખંડના ગઢ જ નથી કે ગણથી મારવાનું હોય શું કયું હા તો ગ્લાસ વીટ કેર ગ્લાસ ગ્લાસ નાર દખલ કરીએ એની ક્રિયા માં એ યોગ્ય છે કે અયોગ્ય છે વસંત કરવી છે પોતાને પણ વસંત આવું છોકરા ટકોર કરવી કે ના કરવી ડખો કરવો કરવી એ તો કરવાનું પડવું હવે કરતા શું થાય છે જોયા કરવાનું એ ડખો કરી નાખે તે જોયું અને આ સારું કરે તે જોવું કેટલા વર્ષ સુધી એ તો માં ઘોડી પર કહો દીખ્યા કરે છો બહુ છોડે તું કઈયો તું જીવાનો હેતુ કોણ સફલ કરી દે કે આ જીવાનો શું હેતુ છે ના આ લાઇફ મે હેતુ હેતુ ના કઈ હેતુ કઈ હેતુ નથી આટ નકી કરી હતી ને હેતુ માટે જીવવું એ નકી તો કરવું પડે ને કે હેતુ માટે જીવન રહે છે ભાગ માળાવા બેક માં ક્રેડિટ થયેલી હોય ને તે ક્રેડિટ ભોગવવા દેવું એમ નામ સ્વર્ગ કેવાય અને નર્ક એટલે ડેબિટ ભોગવવા દેવું એમ નામ નર્ક કેવાય એમાં શરમત પાછે સ્લાઈડ કરી ગય તરત દરવાર બસ બગવા દેન ભગું પર પાછો આવી મોળવાનો ક્રેડિટ પૂરી થઈ જાય એટલે પછી મને શમાવા સાતો ખાલી થઈ જાય ને એ તો જવાનું કે આ ઘરે કે ઇન્ડિપેન્ડન્ટ ભઈ છે યાદ વાળી છે ઇન્ડિપેન્ડન્ટ છે ઇન્ડિપેન્ડન્ટ છે સમજાઈ ડિપેન્ડન્ટ એટલે કે નહી ઇન્ડિપેન્ડન્ટ છો ઇન્ડિપેન્ડન્ટ છો ડિપેન્ડન્ટ અમે કોને કોને ડિપેન્ડન્ટ છો અત્યારે કોઈને નહીં માથું દુખ થાય દુઃખ ના થાય ને કોઈ દે તો થાય રાતે BODY, MIND, MIND, DEPENDENT, DEPENDENT, DEPENDENT. DEPENDENT NA NA NA WIFE આઈ એમ કમ્પ્લીટ INDEPENDENT. Yeah. WITHOUT THE ઓનરશીપ ઓફ BODY, WITHOUT THE ઓનરશીપ ઓફ MIND, WITHOUT THE ઓનરશીપ ઓફ પેથ જો ના સમજાય મોટર ની પૈસા ની દાગીના ની કસાર જરૂરત નહિ ને હા આપડે જરૂર નહી તમારું જરૂર નહીંડીપેન્ડન્ટ કરી આપીશું તમે ઇન્ડિપેન્ડન્ટ થઇ જશો પણ ઇન્ડિપેન્ડન્ટ યુ વિલ બી ઇન્ડિપેન્ડન્ટ તમારું ફૂલ ઇન્ડિપેન્ડન્ટ પણ થાય ખબર ને બાય રિલેટિવપેન્ડન્ટ તો જાણવા પડે ને આવ આવ કનમા દાદામ જેવો તો નથી તો ડીલેટી થી હું રતીલાલ અને રીયલ થી રતીલાલ એવું બોલો છો એવું બોલે છે ને બાય રીયલ વી પર રતીલાલ એવું બોલે છે ને ને દે કે પૂછ્યું નહી તે સાઈન બરે બગાડ્યો કે હું સાંભળું છું બધું ઇલેક્ટ્રિકલ એન્જિન એટલા દાદાજી ને એન્જી હું સાંભળું છું હું સાંભળું છું હું સાંભળું છું ઓહો મને પોતે ચમકાય છે મેં સાંભળ્યું જયારે બેરા હોય ત્યારે ખબર પડે કે શું સાંભળનાર હતો કે કોણ સાંભળનાર હતો નહીં કેમ લાગે એટલે કૃષ્ણ ભગવાન એવું કહ્યું બધા ધર્મો તું છોડી દેખે છે અને તારું પોતાનો કૃષ્ણ ભગવાન કયા કયા બીજા બધા ધર્મો ક્રિશ્ચન ધર્મો બીજા બધા ધર્મો છે ધર્મ વૈષ્ણવ આપડે ધર્મ માનીયે ને તો મનુષ્ય ધર્મ વૈષ્ણવ ધર્મ એટલો સધર્મ માને સધર્મ નિર્ભય છે એવું કેવાયા વખતે છે કોઈ ધર્મ નિર્ભય હોતો જ નથી આ બધી ખોટી વાત છે આવડો અર્થ કર્યો છે સ્વધર્મ નો આવડો નહી કરવો આ તો લોકો વૈષ્ણવ ધર્મ સ્વધર્મ અને પરધર્મ ભયા વાત છે અરે સ્વધર્મ ની ભય છે સ્વધર્મ આ વૈષ્ણવ ધર્મ ભય જ છે તું ભય છે એટલે આ ખોટી વાત છે હાવ બનાવટી છે સમજણ નહીં પડી એટલે આવું ચોપડવાની પી જાય મટી જાય ખડું દર્દ ચોપડવાની અંદરનું મથયું નહીં ઉપરથી ઉપર બધલો રોગ ઉભો થયો એટલે ખરી વાત શું કે છે કૃષ્ણ ભગવાન કે સર્વ ધર્મ છે એવું વાંચ્યું છે ને તમે એટલે કે આ જે કોઈ નાક ચાખું છું આ બધું હું કરું છું એ બધા ધર્મ છોડી દે અને પોતાનો ધર્મ આધાર કે છે શું કે છે પોતાનો ધર્મ જે જ્ઞાતા દે એ તારે આધારવાનું છે શું છે તમને લાગે છે વિરોધ નહી લાગતું પંચાવન વર્ષ થયા નથી લાગે બધા આ વર્ષે એકસો આઠ ગ્રેજ્યુએટ થવાના એમાં કોણ કોણ જવાના એકસો આઠ ગ્રેજ્યુએશનમાં શું કે આવડું નથી આ દુનિયા નથી આ તો આ બ્રહ્માડ વન છે આવું તો પંદર બ્રહ્માંડ છે આવા પંદર છે આપડા જેવા જ છે બધે ખેતીવાડી વેપાર વેપાર બધું આપણા ધાર શા માટે જતા હશે એમની જરૂર છે ખરી ના નથી તો પછી આજે એક ગદગ અપના લુટવાળા લોકો ને બધા નાય થી પકડી પકડી બીજી જગ્યાએ દેશવા લઈ જાય કંઈ ચાલે ખરો ચાલુ જોઈએ હ ચાલુ છે ચાલુ જોઈએ ફીર ચાલે તો કોઈ કોઈ સૈનિકટોરો બની કે દેવામાં ચાલે ખરો પછી આખું શહેર પેહલા માં પેહલી જરૂર આ ગટર હોય તો થાય નહી તો બધો રોગ ફેલાઈ જાય આ બધી ગટરો છે ગટરો આવે તો ગટરો હોવી જ જોઈએ નઈ તો ગટર ની ચાલે સમજાય લોકો ખોટા પૈસા લેટા કાઢવા કેટર ખોટા થોડે નહીં ગટરમાં જવાનું ગટર વાળા આવે પડેલા જેવું નહિ પાણી અંદર ઘે ઘેર હોય ગટર ના હોય દેખા થાય તમને લાગ્યું નહી થાય તમે આપડે હેલ્ધી પણ આપણને ગમે આ ભાઈ થોડો ગટર ઉગાઈ જોઈએ વાત કરેક્ટ છે ગપુ છે ગપો ના ચાલે એવું જરૂર ના કેવાય કે દાદાજી ના હોય તો સારું કે સરખા સરખું સરખું હોય ન એકદમ મોટો માણસ થયેલો હોય બીજા સરખા થઈ જાય પછી અમે બધા બેસનાર જઈએ બધા નાચનારા હોય તો નાચ જોવા ને ગમે બધા નાચનારા હોય છે એવા દુનિયા છે આખું બ્રહ્માડ ભગવાન છે નબળું ના હોય મને એક જાણ કે તમે દાદા વિચાર પરમાણુ બાકી નથી મેં વિચારી ના ફાયું એટલું બધું મન ને કામ લીધું મનની પાસે દાદા બીજું પૂછવાનું આ ઘરમાં ચોર આવે આપણા ઘરમાં ચોર હવે આ જ્ઞાન મળ્યા પછી આ શું કરો છુ આપડે જાણતા હોય કે એનો ભાગ લેવા આવે છે એવું કેવાની જરૂર ખરી ઘરમાં ચોર આવે તો આ જ્ઞાન લીધા પછી આપડે એને એવું કેવાની જરૂર કે તું શું કરે કરે છે આપડે તો જાણતા હોય કે આ એનો ભાગ લઈ જાય છે પણ એને કહેવાય ખરું એવું આપણે લસણ ને પછી વખોટો કરીએ આપડે કોણ વાત છે પેહલાના જમાના વઢવાણ કે છે ભાઈ સુરેન્દ્રનગર થી ધાન વઢવાણ જતી હોય અને ગાડામાં બધા માણસો બેઠી એટલે ત્યાં બે સાહેબ દુકાળ હતો તે પેલા એવાય છે ઈજરા ત્યાં થોડાક ધરામ અને ભેસે બેસે રાખે બિચારા દુકાળ પડ્યો એટલે બચારે દુખી થઈ ગયા એટલે મનમાં વિચાર કર્યો છે એટલે પછી પેલા લોકો બાજીને આયા નાક આટલું દબાવે એટલે ઓળખાય નહીં આટલું દાખ ડબાવે તાફો વીચી દે અને પેલા મોટા ધાર્યો ચકચકીત ધાર્યો આઈને પેલા ગાડો ને હમવા આવીને ઉભા ઉભા રાખો કે છે પેલા અને દેવ મૂકી દે બધું બાર કાંઈ નાખો એટલે પેલો ગાડો વાર તો જ ગયો વાળો હતો તે વરરાજા વાળો હતો તે વરરાજા ને પેટીઓ બેચીઓ બધું આવ્યા સામાન બમાન બધો ઉતારા એના દાગીના હો કે ઉતારાયા વરરાજા તે પછી દસ બાર ગાળો હતો તેમાં સાત આઠ આઠમું ગાડું છે ને તેમની કોઈ વાણીઓ છે તેને આમ જોયું બધા બધા લૂંટવાળા લૂટી દેવાના તો છે પેલા ઈજા ઓછ વા પેલા ગપુ મારે ઓછી ગયા કોઈ વાણી આ લૂંટનારા આવી રહ્યા થઈ ને આમ તો મારવાના છે મોડું તો જોઈએ એમનું મોરું જોવાનું શું હતું તમને બધું હરીસમ કે આવું ગુરુ પૂનમ ગુરુ પૂનમ ને દિવસે જન્મ જયંતિ ને દિવસે અને દિવાળી તમને ત્રણસો ને સાહીઠ ડિગ્રી પૂરી રે છે બઉ લાભ થાય ગઈ ચાલ ભાદ્રણ વસ્તુ અરે અમદાવાદ જયંતિભાઈ તો અહીંયા હતા એ અહીંયા હતા પણ ભાદર ના પણ આ સાલ અમદાવાદ છે અને આવતી સાલ સુધી મુંબઈ નું બંદર ખાડે મે નહી વૈજ્ઞાનિક સાદુ વિજય ચાંદોજી સાદુ સ્વામિનારાયણ આવે છે તે જ પ્રકાશ તો તેનો તેજ રીતુ રીત રીત અક્રમ રીત પ્રકાશ તેનો તેજ પણ અક્રમ પણ આવો આગળ આપડે ગમતું નતું સંસાર છોડીને મોકલે જવું આમ જરૂર એ અનુકૂળ નતો આવતું એટલે આ નવો છોકરો ભગવાન ઉપરી ના દે મારે શોખોળ ગય મારે ઉપરી કોઈ છે અંડરહેન્ડ રા શોખ હોય ત્યારે ઉપરી હોય તમે શોખ ખરો સ્વાસ્થ્ય ખરા કોને કહીએ જો આજે તમને ધ્યાન આપવાનું એલું શું પ્રગટન થોડી ઘણી કહે છે આપડે જરાક અપમાન કરે ને ત્યારે ખબર પડે થોડી ગાય અપમાન કરે ત્યારે ખબર પડે ના પડે આપડે તૈયારી કરો હવે જન્માની તમે આધી બધી કહી શકું ના જે છે તે જાણવા માગે ઓપન થયું નથી તે જાણવા માંગે આ તો બધું ઓપન જ થયેલું નથી આ તો અપૂર્વ અપૂર્વ સાંભળ્યું નથી વાંચેલું નથી જાણેલ નથી એવું લાગ્યું ગપા ક્યાં કરાવે તમારે ગપ્પા કરાવ્યું વિચાર્યું નહી હશે ક્યાં રહેતો હશે કે કોણ મદદગાર હશે એ બધું વિચાર્યું નહી નો ન હોય આરા ઉનાળો નો ઓ આ પુલ પર આ કોન્ટ્રાક્ટ વારો બાજુ ના કે 21 85 જેક્સન ની થી હતી કાટલી થી નથી હરી મોટો ના સાજી ના બંદે જોતુરા સાયમ જોતુ પછી જોને અપી જો આ તું આસું સે બરા દેખ્યો કે તું એને જોવશું ને જોવશું ડાવા જોવશું મને મારી કહું છું બધું મારી ભાઈ એવું બોલો હું પણ ઓળખે હું કેળે મને આ બીજા લોકો ઓળખે મને તમે શી દો છો તમે મારું નામ મનુભાઈ મારું નામ મારો હાથ છે મારું ઘડિયાળ છે નામ હા ઓળખવા માટે ખરવું પડશે ના પડે તો ભગવાન જાણે ભગવાન જાણે આપડે શું કોણ થાય પરિણામ આપડે ભગવાન તો ગભરતા ભગવાન પહેલા કરી રહ્યા છીએ એટલે કોઈ ભગવાન માં ચોરી કરવાનું કે ભગવાન જન્મ જાય આવું ભગવાન માં ભગવાન જે કરતા ના હોય એવો આક્ષેપ કરીએ આપડે ચોર ની દ્રષ્ટિ જુદી અને સંસારીક માણસ ની હો દ્રષ્ટિ પાછી જુદી હોય ને દાદા ચોર ની દ્રષ્ટિ જુદી અને સંસારી માણસો દ્રષ્ટિ પણ જુદી ને ભગવાન સારું ખોટું કશું કરાવડાવે એ ભગવાન જવાબદારી તારી જે તારી જવાબદારી પર કરે ખોટું કરી છે તારું ફળ એવું આવડશે સારું કરશે તારું ફળ એવું આવશે તારું જ પ્રોજેકશન છે પ્રોજેકશન કોનું છે તારી જવાબદારી પર કયા કરવું છે એનું રિએક્શન આવશે જે કરી છે વાળ જોયેલી નહી વાવ પેલો ઉડે એ વાઘ માં ઊંડે દે નીચે બોલીએ તો વાળ શું કે આપણને આપણે બધું અને ભગવાન તો હાથ ગણતા ભગવાન તો નાતા કસતા પરમાનંદ છે તમારું સ્વરૂપ છે પાછું તમે કોણ છો એ તમારું સ્વરૂપ છે નહી કે ભગવાન બીજી છે ક્યારે તમે શું કહો છો સમજાતું નથી હું ખરેખર કોણ ગયો મારી વાંચો છે મારી છે મારું શરીર છે મારું મન છે મારો મારું મન છે એટલે મારું મન કેનારો પોતે જુદો ભાઈ મારું અહંકાર છે મારી બુદ્ધિ છે એ કોણ બોલે છે તમે જે કહો મન મારું છે મન જુદું થયું ને પછી તમે કહો મારી બુદ્ધિ છે કે હું બુદ્ધિ શું મારી બુદ્ધિ નહીં આપડે તો પીલાવું પડે મહિલા શું તમને અને ભટાક ભઠક કરીએ છીએ અને પોતાના કર્યા કરીએ છીએ નિરંતર જોઈએ ના જો નિરંતર શાંતિ સુખ એવું ના જોયે એના માટે શું કવું જોઈએ તમે કોણ છે જાણો તો એ નીવડો આવે નહી તો તમે ના જોવાથી તમે જે જાણતા નહી હોય તમે આરોપ કરો છો કે ખરેખર આપડે ગામ એટલે તો શાંતિ થાયમ થાય કેમ ઉત્કમ થાય એટલે જાણવાની ઈચ્છા થઈ નહી આજે તમને જણાવો તમે ક્યારે હું જ ગુસેલો હતો પણ હું કોણ છું ભાન થયા અમે હું સંસારમાં ગુજવાયા પછી સુખ ઉત્પન્ન થાય અને જીવ માત્ર સુખ ફરે છે સુખ ને ફોરે છે દુઃખ કોઈ ફળે સુખ પછી કેવું ફોરે છે કાયમ નું ટેમ્પરરી ફોળે બે હવા તૈયારી અરૂપી ને ઓળખવાનું કેવી રીતે જયારે આત્મા પ્રાપ્ત થાય ત્યારે કે પ્રકાશ થાય કે શું થાય કે ખબર પડે એમ અનુભવજી આપડે જનસુપ કે સાગર કરી છે તાકાત દેખાય પણ ઘર પણ ના દેખાય ને એટલે આપડે કોઈ પૂછ્યા ઘડી એટલે શું એટલે મોઢા મૂકી સમજી મારે કેવું પડે એવું એવું આત્મા નો થયો ને એ તો મોઢા મૂક્યા પણ સ્વાદ આવે એટલે સમજી જવાબ તમે સુખ ઉત્પન્ન થાય એટલે તમે સમજી ગયો ક્યાંથી આવ્યું બહાર નથી આવ્યું અંદર થી નિયંત્ર સમજવાનું છે જય સચિદાન દાદા ભગવાન દાદા ભગવાન છે દાદા ભગવાન નહી આ તો આ કાળ માં પૂર્ણપુરી થઈ શકે એવી સ્થિતિ નથી આ કાળ ની કાળ છે એટલે અમે ત્રણસો છપ્પન ગયા અને ભગવાન ત્રણસો સાઠ ના છે અમારે ભગવાન પ્રગટ થયા છે એમને અમારે આમ કઈ નમસ્કાર કરવા દાદા ભવન લઈ જાય ને કાન પૂર્ણ થયેલા હોય હરુપી ભાવે પૂર્ણ સરોપાસ થઈ ગયા શું થયું મારા અનુભવ થઈ જાય ને મને હરુપી ભાવે અને બધું મારે મારે દાલવાનું બધું બાકી ના હોય જે થોડું બાકી છે ચાર દીકરીનું જેટલું જ હોય ને એટલે આપડે સમજી પૂર્ણ પ્રકાશ છે પાપો ધોઈ નાખીએ જ્ઞાની પુરુષ પાપો ધોઈ નાખે ભસ્મીભૂત કરી નાખે તેનાથી ભસ્મીભૂત કરે તો જ્ઞાન આદમી કેવો હોય જ્ઞાના બાપુ પત્ની સમજાવ ચૈતન્ય શું છે પરમાત્મા છે શું છે શુદ્ધ ચૈતન્ય અને અશુદ્ધ ચૈતન્ય પામ્યું છે એ અશુદ્ધિ કરી નાખવામાં આવે તો પરમાત્મા છે અશુદ્ધિ અશુદ્ધિ રૂપી અવરી સમજણ જે છે એ કહી નાખવામાં આવે એ પરમાત્મા અને સિયાત માં બે નથી